લીલોત્રી માટે લીલોત્રીમ કે લીલોત્રી એટલે જીવ ને મારી લીલોત્રી જીવ બેસે છે આ લીલોત્રી કોઈ થાય ને એની સૂક્ષ્મ જીવા જ બેસે અને પેટમાં જાય રોગ થાય એટલા માટે ભગવાન ના પાડી જીવાત ની ભગવાન નથી પડેલી આવું આવું ઊંધું છે ચોપડવાની કઈ દી ને બધી પી ગયા પેલા ની કઈ દીએ ચોપડિયા કરે મોટા મોટી હિંસા ભગવાને કઈ કે અમે આ માણસે ગાય ને મારી નાખી તેને હિંસા એમને કેતા આ માણસે ગાય ને મારવાનો ભાવ કર્યો માટે ગાય મારી તો નથી ના માર્યું ભાવ કર્યો ને ગાય મારવી જ જોઈએ ભગવાન પેલું તો વ્યવસ્થિત મારે છે પેલો અહંકાર કરે છે મેં મારી એવું ગરમ કર્યા પછી આખા એક જ દિવસ પાણી ગરમ કર્યું હોય ત્યાર પછી એક દિવસ સુધી એમાં જીવા થાય નહીં એક દિવસ પછી થાય ટુ થયું એટલે અસંખ્ય અસંખ્ય એમાં જીવ દેખાતા નથી પણ એ પાણી છે ને એ દલકા જીવ છે કેવા છે એનું કાયા જ પાણી છે આ નાવા ધોવા માં એવું આમ છે લોકો કે જીવ જીવ બચાવવા ના પાડી એવું એવું નથી ભગવાન નાવા દુવારે હિતકારી થઈ નવા દવા ને છૂટ આપતા પણ આત્માને નુકસાનકારક છે નાવા દોવાનું આત્મા નુકસાનકારક છે આ નવડાવે નવડાવે તારે શું થાય નાય તારે ઇન્દ્રિયો જો ને દાંતિ કરાવતા નથી ચોખ્ખી થાય તો ભજી ફક્ત લાગે ચોખ્ખી ના થાય એટલે ખોટી હતી સી રીતે મેલ ઉપર ખેડલો કારણ કે આપડા સાધુઓ એવું નથી કરતા કે દાળ છે રોટલી છે આઠ દિવસ લીલોત્રી ખાવું ના ખાવું એમાં કઈ ફરક પડે લીલોતરી નુકસાન થાય જોડે થાય આપડે આજ્ઞા મળે બઉ કામ કાઢી પછી ખાવાનું તો ખાધા ખાય છે શું થાય છે આપડે આહાર કરે છે આપડે ક્યાંય સ્વરૂપ માં રહીએ ને સામાયિક આવું નથી ને લોકો ના બોલાવે લોકો જાણે પ્રદુષણ છે બોલાવવાની હેરાન ના કરે એ આખો દાડો સામાયિક કરો કોણ બધું કોઈ વાંધો ના ઉઠાવ આજ્ઞા સામાયિક થઈ જાય ને ખાવા પીવાની ના ખાય તો આપણે હિતકારી ના ખાય તો હિતકારી વન હિતકારી જ્ઞાની કૃષ્ણ પૂર્વક બધું કરવું હોય તો કરી લેવાય એ વખત ફરી ફરી ના મળે અહિયા બે દિવસ રાખવાના છે આપણું આપણું ઉપયોગ માં રહેવું જોઈએ અપવાસ નો અર્થ છે ભૂખે મારવાના માટે અપવાસ નથી આ સામાજિક વ્યવહારો પડે એ એક કલાક આખું રાત્રે નથી રાત્રે શું દેવું હોતું પૈસા નું નથી સુધી નઈ દેવું પૈસા નોતું રાગદેશ પછી કેવું જ્યાં જ્યાં તમે રાગદેશ કે રાઘદેશ તમારે પાસા બલશે